અહંકાર છે નિમિત્ત નિમિત્ત ભાવ વધે ઉપાદન ઉપર ને ભાવ બચશે કે ભાઈ કોઈ ને કરવાની જરૂર શું છે ઉપાદન પક્ષ ખેંચે કરે છે ઉપાદન ઉપર જેનો પક્ષ થશે એને રાગ કેવાય શું કેવાય રાગ કેવાય રાના પડો ને એનો રાગ બેસે ઉપાદાન ઉપર રાગ છે હવે એમ જઈએ કે જેને નિમિત્ત ઉપર રાગ હોય તો ઉપાદાન ઉપર દ્વેષ થાય કે નમિત્ત ઉપર રાગ હોય તો માટે ઉપાદ નિમિત્ત એને કઈ હલાવવાની જરૂર જ નથી શું છે ने गुरु नोष्य ज्ञानी नो कोई उपकार माने ना कल्याण थाय थे नीट निमित्त उपकारी सत्संग भेगो थो तो निमित्त है शुभ નિમિત્ત ની જરૂરત નથી એ વાત બધી ખોટી કે છે આ એકાંતિક વાત છે એને અનેકાંત ભગવાન ના શબ્દ માં આપડે તો નિમિત્ત ઉપાધાન બંને તમે પોતે તમને કહે ને કે ભાઈ અમે તો નિમિત્ત છીએ શું पर मित नुकसानी भाव जो तो रहे भक्ति कई है शुभ निमित्त मानिए तो ए, ए। भाव आपने करता है मैंने प्राप्त हो तो भाव ઉપકાર માને છે તપેલી ઉતાર જ કરી પણ તપેલી ફાક્ષી નો ઉપકાર માને છે કારણ કે નિમિત્ત છે તો આ નિમિત્તે એવા કે મોખ્ય લઈ જનારા નિમિત્ત છે કેવા છે માટે મહાન મહાન ઉપકાર માનજો તો આ અર્પણ કરવાનું કહ્યું છે ભગવાને કેવું આપણ વાળી વાત કરી છે ત્યારે લોકો પોતાને પોતાને પ્રાધ્ય તોલે છે તેની ભૂલ થાય છે આ એકાંતિક માં લઈ જાય પછી આપડે શું લેવા દે મે કેટલા જ્ઞાની એક અધિકાર બીજા કોઈ અધિકાર એકતંત્ર છે એ બધા ને ચલાવે છે એ બધાને ચલાવે છે એ બધું છે તો એ શક્તિ ચલાવે છે कि जाय जाए वक्त जाए पास बीजे तत्व देव गति गति प्रश्न क्रियावती शक्ति है क्रियावती शक्ति तो આ ધારો કે નર્ક માં છે કે સ્વર્ગ માં છે એ શક્તિ લઈ જાય છે કર્મ નહી કર્મ નહીં પણ આ ક્રિયાવતી શક્તિ જેને લઈ જાય બીજું એક એમને કે આ ગતિ અને આ ક્રિયાવતી શક્તિ એ બે માં ડિફરન્સિયેશન ક્યાં થાય એ બંને ભેદ પડે એની છે ને પણ આપણા ક્રિયા ચાર માણસ જ છે દેખાય છે બાકી ક્રિયા શક્તિ જાય છે અંદર પેલું ભાઈ ભરેલું છે ને આપડે ગતિ સાહા બે વ્યવસ્થિત થયેલું છે તે સાચું છે બીજું બધું શબ્દ બધા બહુ નીકળે ને આવે બેન પ્રશ્ન છે કે હું પેલા ચરણ લીધી કે બધું રોજ કરું છું નીચે રોજ કરું છું ત્યારે મારા વિચારો કે જતા રહે છે ગમે ત્યાં એકાગ્રતા નથી રેતી તો શું કરવું મારે જોયા કરવાના બધા વિચાર એમ કે કે સ્થિર વિચારો સ્થિર તો સારું ને કે છે ના સ્થિર તો કોઈ ના રહેલા નહી જ્યાં નિર્ગણી ના જાય ત્યાંથી સ્થિર થાય જ નહી ને જે શક્તિ છે તે નિ ને જેવું તેવો આત્મા થઈ જાય આપડે ગળાય ગળાયું કરીએ છીએ તે આત્મા થયા કરે શું થાય છે જેવું કલ્પ એવો આત્મા થઈ જાય તો આત્મા તો કરતા નથી થાય કેવી રીતે જાય આત્મા કેવી રીતે એવું થઈ જાય આત્મા તો કરતા તો નથી આ પણ થઈ જાય કરતા કેવી ના એ કલ્પના છે તેમાં કરતા નથી ને કરતા છતાં થઈ જાય છે ને એ કહું છું કેવી જાય કર્યું કલ્પના કરી કે થઈ ગયું કરતા ના ચડ્યો તાવ ચડ્યો એટલે આપડે શું બોલવાનું તાવ ચડ્યો હોય ને તારે કેવું કે ભાઈ આ રમણીક તાવ ચડ્યો કે એવું કેવું શું કેવું મને તાવ ચડ્યો કે પાછી આપ્યા મને તો બોલાય જ નઈ નથી મૂળ દ્રવ્ય ને પર્યાય ને અસર નહીં થતી કચા નહીં થતી નથી પણ આ કલ્પ એવો થઈ જાય છે શું થાય ભ્રામક માન્યતાઓ ખરી ખરી થતો ખરેખ ખરીદ થતો બિલકુ થતો જ નથી કજુ થતો નથી ભ્રામક માન્યતા રોંગ બિલીપ છે આ રોંગ બિલીપ છે આ રોંગ બિલીપ છે તો જગત આખું થઈ ગયું કજુ નથી માન્યતાઓ કહી જાય અને તેઓ થઈ જાય છે અસર એ થઈ જાય ને એક મનમાં એમ કલ્પે કે નાદાર થઈ ગયો બધું નાદાર થઇ જાય આખું શરીર માં બધું થઈ જાય અને પ્રતિષ્ઠિત આત્મા એમ થાય ને હે પ્રતિષ્ઠિત આત્મા એમ થાય ને મૂળ આત્મા એમ પ્રતિષ્ઠિત આત્મા ને એ બધું જોવાની જરૂર નથી કલ્પ છે આત્મા તો સમજાવા માટે કર્યું છે કે આ શું છેલ્પે એવો થઈ જાય શું થઈ જાય જેવો કલ્પે એવો થઈ જાય માટે વ્યવહાર અસર આપડા ઉપર પડે ને એટલા માટે કેવું રમણીકલાલ ને તાવ આવ્યો છે રમણીકલાલ ગુસ્સો થઈ ગયો છે શું કેવું ગુસ્સો થઈ ગયો બધું જય રમણીકલાલ નું પેલો હું કરતો હતો તારે એવું થતું પ્રતિવું આખું જગત તેવી ગયું છે આ બધા આપ જબ કરે તબ કરે તો તેવો થઇ જાય જેવું જેવું કરે જેવો વિચાર કરે તેવો થઇ જાય જેવું બોલે તેવો થઇ જાય જેવું વર્તન કરે તેવો થઇ જાય જેવું કલ્પે એવો થઇ જાય એ જ મુખ્ય આત્મા ગુણ ખરેખર બનતું નથી એવું ખરેખર આત્મા જ રહે છે પણ અસર થાય છે નાશ થઈ જાય મૂળ વસ્તુમાં નાશ થાય મારે જાણવું દાદા મૂળ વસ્તુ નાશ થઈ જાય તો એના પછી ફેરફાર તો એનો નાશ થાય કોઈ મૂળ વસ્તુમાં કોઈ વસ્તુ માં ફેરફાર નહીં થતો મૂળ વસ્તુ તરીકે વસ્તુ કોઈ ફેરફાર નહીં થતો આરંપરિક ર્રહ નો ત્યાગ લખ્યો આપડે જાણવું કે આપડે થઈ ગયેલો છે એ આરંપરિક જેને લોકો કે છે ને તે આરંપરિક્રહ આપડે જે કે છે એ દીધો આરંપરિક એ તો આરંપરિક મટે ને ક્યારે છેલ્લી દશામાં આવે તો આરંપરિકા આપડે હમજી આ ઉતરવાનું થયું થોડી વાર તો એમના જે દાદા એક શણવાર બોલાતા નથી કેતા એક શણવાર પછી એથી વધારે જાણવાનું શું રહ્યું શું રહ્યું છે સ્વરૂપ શું છે અશુદ્ધિ છે એનું સ્વરૂપ શું એમ ચિત્ત એટલે જ્ઞાન દર્શન બે દેવું કરે ને તેવાય જો કદી પોતાના સ્વરૂપ ભણી ના વર્તન બીજી બાજુ જુએ એટલે અશુદ્ધ થઈ જાય બીજી બાજુ જુએ અન્ય દ્રષ્ટિ થઈ કે શું જ કેવાય સ્વભાવ તરફ જુએ બધા લોકો એનાથી બહુ દુઃખ પડે છે ઠંડક વારેક રાગ કારણ સ્વભાવ બેવ છે સાતાના સાતા વેદ બે જોડે જોડે ચાલ્યા કરે ઘણા ફરે આશાતા વધાર હોય ઘણા ફરે સાતા વધારે હોય એમ ચાલ્યા જ કરે છેવટે તો કહ્યું આ દુષ્મકાતા જ દરેક જ છે કોઈ કોઈક વખત પણ એના લાલિત બહે છે ઠંડે પડશે આ દુષ્મ કાળ માં અસતા વધારે સાતા ઓછી એક જ્ઞાન દર આવડું થયું ઊંધું જે થયું એમના ઊંધું એટલે આપડા પોતાના સ્વરૂપ આ બીજું બધું જોયું બધું અશુદ્ધ એ જ્ઞાની પુરુષ ના જ્ઞાન આપવાથી એ સુધી બધી હોય એટલું ફળ આપવા તૈયાર થાય પણ લીધું હવે કેમ એ આવે તો હવે કેમ પણ એ તો નિર્દ્રા છે એ નિર્દ્ર નિર્દ્રા થઈ જ જાય એનું તમે સંવાર જ રહે આ જ્ઞાન જ છે સંવાર જ રાખે પણ તમે મુજા નહી તો ભાવું શું નહી કશું જ થયું નથી આત્મા જ રહેવું તેવું જ ઉજવી આનંદ અને આનંદ અને કસાય નો આનંદ જે થાય છે चित्त नहीं मनवा नहीं थतू अहंकार भोगी मना है कश्मीर बगड़त अहंकार नहीं बद <laughs> ભલે એનો અર્થ એ થયો ને કે જે આપ કોચો જે આનંદ કે છે તાર ખબર પડે કે અહંકાર બધું ભોગવે છે અહંકાર ના સાથીઓ ટેસ્ટ પડ્યો એને ભાવના કરી હતી કે આ જો પ્રાપ્ત થયું એટલે એને આનંદ થઈ ગયો અહંકાર ની ભાવના આવવું જોઈએ છું મારે તે પ્રાપ્ત થયું એટલે મસ્તી લાગે પછી આત્માન મન બુદ્ધિ અહંકાર મન બુદ્ધિ અહંકાર સાફ હોય ને તો પંખો ફરતો હોય તારે મનમાં એમ લાગે કે સુખ બધું અહીંથી જ આવે છે સુખ અહીંથી જ આવે છે ને આત્મા નથી આવશે જે ભોગવે એ આ સ્પર્શ વિષય લો ભોગવે અહંકાર ભોગવે છે બીજું કોઈ ને જો તમે આત્મા ખસી જતું નથી પર પદ માં જતું નથી પણ સ્વપદ એના મન એમ થાય છે કે આ એટલે બહુ એ થાય તો આપડે કેવું વેતન થયું બહુ ભૂલો કરીએ છીએ ભારે કરી છે આપડે કહીએ ધ્યાના અર્થે શું ફેરાય એ આપડે બોલીએ ને એ જ છૂટાપણું દર્શાવે અને તમારી જવાબદારી એમ થાય છે તમે કઈ સત્ય વર્ગ નહીં ખાઈ હજુ કેટલા ઢગલા બાકી હશે હજુ પણ હવે છે તેવાના છે હવે સ્પીડ લાગે છે કે વ્યવહાર ઢગલા આવવાનું સ્પીડ લાગી સ્પીડ નદી જમા અને સત્સંગ નો આવવાનું ગયા હોય એવું લાગે હજુ તમે પેલી યાત્રા કરાય છે પેલા કઈ કઈ નઈ ના લાગે હજી હજી લોકો બધા આંબારે છે કે માલ બધો મજબૂત ભરેલો પણ માલ ભર્યો તે આપડા આક્રમ વિજ્ઞાન માં આ ઉપાધિ ખાતા પડી જાય પડી જાય ના પડી જાય એ જાગૃતિ છે ને ઉપાધિ ભરે ઉપાધિ હોય છે તો જાગૃતિ કેળવાતી જાય જાગૃતિ ક્યાં ચોરી મને રક્ષણ ઉભા કરારું નહિ ત્યાં તું રક્ષણ શીખવા કરે જે તારી વાત નહીં ત્યાં રક્ષણ સાર કરવા ને શીખાયેલી પછી આપડે ભૂલ કેવાય ને ભૂલ જ કેવાય ભૂલ પછી એને ખબર નુલ થઈ ગઈ પછી ખબર પડે પણ એટલી જાગૃતિ તમારું જાગૃતિ પુરુષ થયા પછી પુરુષાર્થ હોય પુરુષ પ્રકૃતિ ને પુરુષ સુધી તમે વ્ય ત્યાં સુધી પ્રકૃતિ હતી પ્રકૃતિ તમને જેમ નચાવે તેમ ગુરસાત માં એ જાગૃતિ તો છે પુરસાદ માં ફક્ત બીજું શું આપડે નક્કી કરવું જોઈએ હિરસા પૂર્વક બધી કરી છે દાદા આનો અર્થ એમ થયો ને કે ખોટું કે સાચું એનો આગ્રહ નહીં રાખવું ખોટું કે સાચું એનો આગ્રહ નહીં રાખવું ખોટું સાચું તો તમે છે જ નહીં એ તો આગ્રહ આકાર નહિ પણ આપડે કોઈ દાળો ચાકેલું નહીં અને તમને કઈ તમે ચોરી કરી થાય ત્યાં આગળ શું થાય ઇમોશનલ થઈ જાય પણ એ વખતે એને એમ લાગે ને રસિકલાલ એમ લાગે કે હું સાચો છું તો આગ્રહ ના રાખવા અર્થ એ થયો એમ આગ્રહ ખોટા કે સાચા આગ્રહ નહીં રાખવાનો એટલે ઇમોશનલ થયો નઈ કોઈ દાળો પ્રેક્ટિસ નહીં થઈ રહી એવું આપડે કહી રાખીએ તો પછી ધોલ ના મારે આમ તો આમ તો આમ કરે તો એ પ્રેક્ટિસ પાડી રાખવી પડે આમ એવું રિહર્સલ રિહર્સલ કરાવી રાખવું પડે ના કરાવવું પડે કરાવી રાખેલો સારું કોઈ ફેર મુશ્કેલી આવે તીડ રિહર્સલ કરેલું ફળ આપે નહીં તો આ તો જ્ઞાન બધા ઘણા કરણસો ને સમાધિ આપણે દખો બહુ થતો નથી કોઈ દખો બહુ જાગૃતિ નથી જો જગત ઊંઘે છે ત્યાં તમે જાગો છો શું કહ્યું જગત જ્યાં ઊંઘી રહ્યું છે ત્યાં તમે જાગો છો તમે જાગો છો ત્યાં જગત ઊંઘી રહ્યું છે શું કહ્યું એવડું મોટું જ્ઞાન તમારી પાસે જ્યાં તમે તમે જાગો છો તો જગત ઊંઘી રહ્યું છે જગત ઉગર છે આથી જ્ઞાન થયા ફક્ત એક જ્ઞાની કે ફક્ત પૂછે તારે જવાબ દેતો આવડે નહિ કારણ કે એક્સપિરિયન્સ પૂરક થતો નથી આયેલો પોતે આ રસ્તા રસ્તે જતા પ્રાપ્ત થઈ છે કેવું છે અક્રમ વિજ્ઞાન તમને જ્ઞાની કે ના ભાવે એટલે આપણે કેવા જ્ઞાની પોતાની જાતનું કલ્યાણ કે નારા જ્ઞાની જ્ઞાની પણ તો કરું છું કે જગત જ્યાં ઊંઘે છે ત્યાં તમે જાગો છો આત્માની બાબતમાં જગત પણ છે નિરંતર તમે એ બાબત માં જાગ્યા કરો છો જય સશિવાદ સારી છે બેઠા થોડું ઘણા વિતરા કરો નથી ભૂગ્રામ પણ રાગદેશ નથી થતા શું કહ્યું રાઘદેશ કોઈ થતા નથી રાગદેશ બહુ મોટા મોટો રાગ હું વિત છું એ મોટા મોટો રાગ કહેવાય અને આત્મા આગુરું લગું સવા બે ના પડે બે ના સ્વભાવ જુદા કોણ